શ્લોક નંબર વન નાઈન્ટી સિક્સ આર્ષભો જડ વિપ્રો યથા ભુવી અવર્તતાત્ર હંસ હંસ્ય તથે તૈયાર અવર્ત પ જે અમારા સાધુ તેમને વર્તવું આત્મનિષ્ઠાના અતિશયપણાથી અર્થાત આત્મનિષ્ઠા અતિરેકથી જેમનો જગત વ્યવહાર પ્રાકૃત ભાવ વ્યવહાર લુપ્ત થઈ જવાથી જળ જેવા દેખાતા હોય છે નહી તો ન આવે જળભરત પણ કરતા મહારાજ નું કહેવાનું એ છે આ શ્લોક માં અવધૂત વેશમાં રહેવું અમારા સાથ હોય અવધૂત પણ અતિશય પણ આવીને આવતું નથી ચાલો કોક વસ્તુ વધારાની થઈ ગઈ હોય તો તમારે ઢાંકવા માટે કંઈક બીજું ઓલું કરવું પડે ને વધારે ચાલુ હોય કોમન હોય તો એને ઢાંકવાની જરૂર શું છે એટલે ભગવાનની અતિશય જો નિષ્ઠા થઈ ગઈ હોય કે અતિશય આત્મનિષ્ઠા વૈરાગ થયો હોય તો આવું અવધૂતપણાની જરૂર એટલે કરી કે તમે અમારા સાધુ બધા અવધૂત જગત વ્યવહાર પ્રાકૃત ભાવ વ્યવહાર લુપ્ત થઈ જાય કરતા પણ જો ઓછી નિષ્ઠા હોય અને અવધૂતપણું રાખે તો વરવું લાગે અવધૂતપણું જેની પાસે પૈસા ન હોય અને પૈસાનો દેખાવ કરવા જાય તો વિચિત્ર લાગે ઉલટ હેરાન થાય વધારે એટલે પેહલા તો આ હારીપટ મેળવી લેવાની જેમ જળભરતને હતી ભગવાન નિષ્ઠા અને જેવો વૈરાગ હતો અને જેવો આત્મનિષ્ઠાનો અતિરેક પણ હતું એવી પેલા હરકી મેળવી લેવાની પછી એને ઢાંકવી એનું નામ પણાથી જળ જેવા દેખાતા હોય છે જેમ જળભરજી દેખાતા હતા તેમ પણ અમારા પરમાણ પ્રાધાન્ય પ્રાકૃત વ્યવહાર લોક ને બોલવું ચાલુ સેવામાં વાંધો હોય વાંધો નથી ભગવાનની ભક્તિ નતા જળભરત તો ભગવાનની મહારાજે કીધું કે ઘણી વારે ભગવાન ભોલાઈ જાય એવી બીકે કરી નહીં એવી બીક રાખતા હતા પહેલાં તો ઝડભરતનું વર્તન કેવું હતું સાંભળ્યું હતું એવું નથી આપણે જે આપણે કલ્પના કરી લઈશી એવું વર્તન નહોતું જળભરતનું ઝડભરતનું વર્તન કેવું હતું એ પહેલાં જાણવાનું અને પછી મહારાજે એમાં કીધું છે મહારાજનું તાત્પર્ય એ જાણવાનું કે અવધૂત વેશ જોઈએ પોતાની સ્થિતિ પેલા ભગવાનમાં અતિશય કરી લેવાની અને એ સ્થિતિને ઢાંકવાની ઢાંકવાના આવા એમ કે બાના છે અમુક એમ કે વેશ છે એ બહુ કે સુધરેલા જેવો ન રાખે તો માણસો બધા એની વાહે પડે નહીં અને માણસો એને બઉ આદર સત્કાર ન આપે આદર સત્કાર ન આદર સત્કાર દૂર કરવો કોઈ પણ વાતે પ્રયોજન છે આદર સત્કાર વાહે દોડતા હોય અને એને માટે લાડુ પડતી હોય તો એ કે અવધૂત વેશ ક્યાંથી રાખીએ કે એને માટે લટુ થઈ જતા હોય તો એ અવધૂત વેશ ક્યાંથી રાખીએ ચરિત્ર રાખે તો પણ એનાથી માણસો બધા સેવા વૃત્તિ ને કેવી વૃત્તિ કીધી છે સ્વાવૃત્તિ સ્વાવૃત્તિ કુતરા ઘોડે હડકારે તો એ પાસે આવીને બે અને હા મુજબ અમને કઈક દો સેવા દ્વા કરી નથી અગમ્ય છે યોગીઓ કરી ના એક આવું કોણ કરી હડકારે તો પાછા આવે એના જળભરત નું એનું ચરિત્ર તો એવું છે કે ઓલું કરે તોય એનું કઈ માન અપમાન નહીં રઘુ ગણરાજ કરું છું ભગવાન માં બરાબર સ્થિતિ કરી દેવી એક જ એટલે કા સેવા વૃત્તિ થી એની ઊંચી સ્થિતિ ઢાકે એને કા કુ વેશ થી ઊંચી સ્થિતિ ઢાકે એટલે સેવાનું ચરિત્ર રાખે તો પણ એને કોઈ બૌ આદર દે નહિ આ તો ઠીક છે નોકડા જેવો લાગે છે કેમકારા કેમ કરો મી હવે મારે ઓલી સેવા થઈ રહી છે તો હવે હું શું કરું એમાં હવે હાથ જોડીને પૂછે કિંક કર કહેવાય કઈ વેતન ન લે તો એને કિંકર કહેવાય એટલે કિંકર નો બહુ મહિમા ન હોય કિંકર નો મહિમા કોણ જાણે બોસ થાય મેટણ આ કરી દો આ કરી દો આ કરી દો તો એનો મહિમા જાણે કાતો કંઈક લાગે છે પાવરફુલ એટલે કિંકર થી સ્થિતિને ઢાંકે તો એને અવધૂત કહેવાય પેલા સ્થિતિ ન હોય તો અવધૂત થાય જ ક્યાંથી સ્થિતિ હોય અને એને ઢાંકે એને અવધૂત કીધા જેવી રીતે પરમ ભાગવત રાજર્ષિ શ્રેષ્ઠ ભરતજી મહારાજા મૃગ શરીર નો ત્યાગ કરીને છેલ્લું શરીર બ્રાહ્મણ ને ઘેરે પાય માં સમ્રાટ હતો મૃગલુ થયો ભગવાન રહી હતી એટલે ઢાંકતા હતા એમનો કઈ હું કઈ જેવો નથી કઈ તમે જાણો છો એ તો પોતે જાણતા હતા કે હું કોણ છું પણ આવો છું ઈન ડાયરેક્ટલી કોઈને કેતા નતા કોઈ જાણી જાય તો એના માટે તો દબાવતા હતા જેવી રીતે પરમ ભાગવત રાજર્ષિ શ્રેષ્ઠ ભરતજી મહારાજા મૃગ શરીરનો ત્યાગ કરીને છેલ્લું શરીર બ્રાહ્મણને ઘેરે પામા હતા અર્થાત બ્રાહ્મણ દેહને પામા હતા ભગવાનની કૃપાથી છેલ્લા કેટલાક જન્મોનું તેમને જ્ઞાન હતું એ દમ એની ભૂલ હોતેદ દેખાતી હતી અને એને કહ્યું કે આવી આરાધના કરી હતી અને આવી ભૂલ થઈ ગઈ હતી હું કોણ છું આ બ્રાહ્મણ શરીરધારી કેવા તો ભરત હું નથી તેથી પ્રાકૃત વ્યવહારનું અવધાન ભૂલી જતા હતા પરંતુ ભગવત સ્મૃતિ કે ભગવાન અવધાન ક્યારેય પણ ભૂલતા ન હતા ભગવાન ભગવાન નું અવધાન ક્યારેક ક્યારેક ચાય ને ગડબડ કરી દેતા બીજા વાહે માણસો પડે તો બહુ અનુસંધાન રાખે ને બહુ એમ જાણે મોટા જાણે રઘુગણ રાજાને ખબર પડી ગઈ એટલે તરત જ પાલખી માંથી ઉતરીને પગમાં પડ્યો એને ખબર પડી ગઈ કે આ તો કોઈ બહુ મહાપુરુષ છે અવધોત છે એટલે મારા તમે કોણ છો તારી પગમાં ઢગલો થઈ ગયો ઉપદેશ દો તમે એટલે જો ખબર ન પડી એટલે તો આ ખબર નતા પડવા દેતા પણ તો ઓલો એટલો વિલક્ષણ હતો એટલે એનાથી ખબર પડી ગઈ હતી કે જળભરતે કઈ પર ખબર પડી ગઈ એવું નતું એ ઓલો બહુ હું હતો ખબર પડી ગઈ કે જળ જેવા દેખાતા હતા જાણીને પણ એવું આચરણ કરતા હતા બીજા માણસો કઈ કહે તો પણ તેને ધ્યાનમાં લેવાનો વિવેક કરતા ન હતા હું પરમાત્મા ભૂલી જતો નથી ને ફક્ત તે વિવેકને ધારણ કરી રહેતા હતા તેથી જગતના નિંદા સ્તુતિ માન અપમાન તુલ્ય વર્તતા હતા સ્વાદુ કુસ્વાદુ થોડું જાજુ વગેરે આહાર વિવેક રહ્યો ન હતો એવું નતી મેં આજે જાજુ ખાઈ લીધું છે કે થોડું ખાઈ લીધું છે જાજુ ખાઈ લીધું છે આજે એ ખબર નતી રહેતી એ કેટલું બધું કહેવાય એવી નથી ખબર રહેતી એને કે મેં આ જાજુ ખાધું કે આજે થોડુંક ખાધું સંતદાસજી આવ્યા ને મહારાજ કારિયામાં આવ્યા પહેલા વહેલા મહારાજ મળ્યા એટલે સંતદાસજીને બહુ જ મહારાજમાં આવ્યા માળી છેટા જાય પાછા પાછા પૈકી આમ જાય મહારાજ બેઠા પાય એનાથી કાઢે અને મહારાજ પામ જેમ ગાય નવી ગાય વિણી હોય વાસરાની હિહોરો કરે એની ખોડે મહારાજ મહારાજ કહે કે કઈક કઈક હોય તો લાવો આ થાળી તો આવડે નહીં આખી થાળી ખાઈ ગયા મહારાજ કહે ખબર નથી કે કેટલું ઓછું ખાધું કે વધારે ખાધું હવે બંધ કરો ને કે પછી હોળી પાછું વધારે થઈ જાય એટલે સ્વાદુ કુસ્વાદુ થોડું જાજુ એને ખબર નથી મેં થોડું ખાધું છે કે મેં જાજુ ખાધું છે એટલે દેહનું ભાન નથી દેહાતીત અવસ્થા વર્તે છે એટલે જળભરત એવું હતું કે જાજુ ખાધું કે નહીં કાંઈ મેં ખાધું કે નહીં દેહનું જ ભાન નથી તો એને કેટલું ભાન ક્યાંથી ભાન એવું એને વર્તતું હતું એને અવધોત પણ અપમાન કરે તો કોઈ બીજાને પૂછવું પડે એને હું કીધું સારું કીધું મારા માટે કે મોડું કીધું રસ્તામાં કાંટા કાંકરાનો વિવેક ધ્યાનમાં ન હતો છતાં ઝીણા જંતુ ન મરે તેનો વિવેક પૂર્ણ હતો આત્મનિષ્ઠાના અતિશયપણાથી જીવવું તેમાં આનંદ ન હતો અને મરવામાં કોઈ પ્રકાર નો ફફડાટ કે ભય ના હતો કેવળ કાટાકા દેખાતું હોય તો દેખાય તો ખરું બધું એવું નથી લાગ છે કે જાય કીડી મરી જાય તો ભગવાન કોરાજી થાય એવો વિવેક હતો વિવેક હોય તો રાખતા નતા અને ક્યારેક નરેક રહેતો ક્યારેક ન રહેતો પણ ક્યારેક રહેતો રાખે નહી ક્યારેક જાણીને ન રાખતા એવું વાસ્તવમાં તેઓ જળ ન હતા અતિ જ્ઞાનીઓમાં પણ અગ્રેસર હતા તે મહાત્મા જળભરત જેવી રીતે અલૌકિક દ્રષ્ટિથી વર્તતા હતા અમારા પરમંશોએ પણ તેમની જેમ જ અલૌકિક દ્રષ્ટિએ વર્તવું લૌકિક ભાવનાનો ત્યાગ કરવો જ્યાં સુધી દેહભાવના છે દેહાત્મબુદ્ધિ છે ત્યાં સુધી આત્મભાવ કે આત્મનિષ્ઠા સિદ્ધ થતી નથી ત્યાં સુધી એવું ચરિત્ર આચરી આચરી શકાતું નથી સામાન્ય આત્મનિષ્ઠાથી કે સામાન્ય ભગવાન ની નિષ્ઠાથી પણ અવધૂત નથી બનાવી શકાતું અવધૂત તો સુખદેવ જેવાની જળભરત જેવા બની હે દત્તાત્રે ઋષભદેવ જેવા બની હે સદાનંદ સ્વામી જેવા હોય તો એ બની હકે કે આપડે બધા સંત અવધૂત હતા સ્વામી આ જંગલમાં થતા હતા તો સિંહ આવ્યા તો મારતો તર વાંધો નહીં તો એને અવધૂત કહેવાય મરવું જીવવું એ હરકું થઈ ગયું મરી ગયા તો તેથી અમારા સાધુઓ પરમંશ શ્રેષ્ઠ જળભરત ની જેમ આત્મનિષ્ઠા ભાઈ વ્યાપકાનંદ સ્વામી બોટાદ માં ગયા તે ઘોડી મરી ગઈ હતી એક મચ્છર એવું પકડી લઈને નાખે કીધું કે લેજ તમારી ગોળી હર ખીતે મહારાજ ખેજાણા કે બીજા ભગવાન છે એ ન હાલે એમને ક્યાં કરે મચ્છર કો લે કે એ તો ડાલ દીયા હૈ એવા સમર્થ હતા તો અધો હતા એમ તોય પણ એવું કીધું કે એવું બહુ સામર્થ્ય બતાવવી નહીં એમ બતાવીએ નહીં સામર્થ્ય તેથી અમારા સાધુઓએ પરમંશ શ્રેષ્ઠ જળભરત ની જેમ આત્મનિષ્ઠા સંપન્ન કરીને એમના જેવી સ્થિતિ સંપાદન કરવી આત્મનિષ્ઠા સંપાદન કરી કે ભગવાનની નિષ્ઠા સંપાદન કરી અને પછી એને ઢાંકવી લેણા થી ઢાકાય એવી રીતે ઢાંકવી ન થઈ હોય પ્રદર્શન કોણ કરે પ્રદર્શન કોણ કરે કઉિતિ નું પ્રદર્શન કોણ કરે ન હોય અધૂરું કહાવ ન હોય તો એને પ્રદર્શન કરવાની જરૂર રિયલ હોય ને તો ઢાંકવાની જરૂર પડે જેની પાસે બહુ ગર્ભશ્રીમંત હોય પૈસા બહુ તો એ ઢાકે પૈસા આજકાલમાંડવા હાથમાં આવી ગયા હોય હમણાં તો એ પ્રદર્શન કરે કે અમે પૈસા વાળા અમે તમાર જેવા છે તમારે કરતા હારા છે અમે અબજોપતિ કરતા હારા છે અબજ રૂપિયા નથી અમારી પાસે પણ તોય અમે હારા છે કારણ કે અમારા મનમાં ઉગ્યું છે ગોપિત કરે અને ગોપિત કરે એમ સ્થિતિ વધતી જાય પ્રદર્શન કરે એમ ઘટતી જાય હોય તો ઘટ ભગવાનનો વાત ભગવાન રસ્તો તો હાર્દ છે પરમહંસ એટલે પરમહંસ આશ્રમ છે ને સં્યાસ આશ્રમ છે મહારાજ એવું નથી કીધું આરત પૂરવો જડવી પૂર્વ યથા ભૂવી તમે બધા છેલ્લા આશ્રમમાં રહેજો એમ નહી છેલ્લા આશ્રમ તો તમારું આચ્છાદન થવું જોઈએ ભગવાનમાં કેળો આશ્રમમાં રહીને એનાથી ઢાંક્યા સ્થિતિ એવી કેળવો ગુણાદિતંદ સ્વામી છે ને તરણે તરણા મહ એવા તો ચોક વાળતા હતા આખો આખો રજો ટાઈ ગયું હતું શરીર મહંત મળવું છે પછી શરીર ઝાપટી નિષ્કળાં સામે ની પેલી કીર્તન કોકે સાંભળ્યું છે જનની જીવો રે ગોપીચંદની એના બાર કીર્તનો પદ પદ લિખ્યા છે એ છે કોણ તો નિષ્કળાના સ્વામી તો કમાઈને ઘડતા હતા ત્યાં કે પેલી મોઢું આખું બધું રજ રજ થઈ ગયું હતું આખું શરીર રજ રજ થઈ ગયું હતું કોણ છે મળવા એવા છે એટલે કે બેહાર્યા છે ઢાંકી દેલા ચીથરે વીટા રતન કેવાયથરે વીટ ચીથરા પહેરે તો જ એ ને એમ રતન વીટીને લઈ જતો હોય એને ભય ખરો કોઈ ને કોઈ શંકા જાય કે આ ડાઉટ જાય કે આમ કંઈક લાગે છે પાકીટ લઈને મારો વારા હાથ ફેરવતો હોય તો मानी न लेवायता करेदेव भगवान पुत्र था मृगजन्म पा एक चरित्र भगवान चमत्कार જળભરત નું આખ્યાન છે એ અતિ ચમત્કારી છે અને મારા વનમાં ગયા તા ત્યાં હોતેરંજન નું આખ્યાન જળભરત નું આખ્યાન એ બે ને પુલહાશ્રમમાં તપ કર્યું કે ફરતા હતા ત્યાં હંભારી રાખ્યું રાખ્યું કેવા ફે દબાવવું અતિ ગહન સ્થિતિ છે ભગવાન એને આગળ ઉભા રહી જાય એવી ગહન સ્થિતિ છે આખી જિંદગીભર ક્યાંય દેખાવા ન દેવી એ અતિ જળભરત નું આખ્યાન તો બધી બહુ ચમત્કારી એટલે અતિ ઉપદેશ પ્રદ છે આપણે માટે ભગવાનના રસ્તે જેને જવું હોય એને અતિ ઉપદેશ લીધા જેવો છે આપણે ત્યાગ કર્યો છે તો હું ત્યાગ કર્યો છે જળભરત જેટલો કર્યો છે આખી પૃથ્વીનો સમ્રાટ હતો અને આપણે આરાધના કરી છે તો શું કરી છે એના જેટલી કરી છે અને એને એની જરાક ભૂલ હતી તો ત્રણ જન્મ લેવા મળ્યા તો આપણે કેટલી કરીએ છીએ એટલે એને તો ડગલે ડગલે ઝડપરતના આખ્યાનમાં ઉપદેશ લીધા જેવો છે એ ચમત્કાર છે ચમત્કારી આખ્યાન છે એક જ આખ્યાન કરી રાખ્યું હોય તો એની જિંદગી પાર કરી દે એવો છે પણ લેવા માટે કર્યું હોય તો ભાગવત ના આખ્યાન હું કરા પાકા કરવાને એમ બીજા કથા હારી થાય એટલા માટે ભાગવત નાખ્યાન કરવાનું સરસ થાય શ્લોક માં આર્ષભરત એટલા માટે રાખ્યો છે કે ઇતિહાસ પ્રસિદ્ધ ભરત નામના બીજા કોઈ પાત્ર માની ના લેવાય એના બાપા એ હતા આવતું તેમ અને આ હોય એટલે પરંપરા છે પછી જળભરત થયા તે ભરત લેવા તે સિવાય બીજા કોઈ નહી શતાનંદ સ્વામી પરમંશ શબ્દ અર્થ કહેતા કહે છે કે પરા અક્ષય સર્વોત્તમા मां लक्ष्मी ये सह पर अथवा परा धर्मवैरीणों मीनाती नाशयती पर चाचसो हंसा विष्णु परमहंस अर्थात अक्षय होवा सर्वोत्तम लक्ष्मी जेनी होने परम कहवाय खरेखर तो परमहस परमात्मा कहवा <coughs> શક્તિ નો અને લક્ષ્મીનો પાર નથી એમ કોઈ અંત નથી લાવી શકતું અને એ ઉપચાર થી સાધુઓમાં પરમાશ વપરાય છે એટલે પાર નો લઈ શકે એવી સ્થિતિ હોય એ પરમંશ કહેવાય વેહ કાઢી લીધો તો એ પરમાશ નો કહેવાય એટલે અહીંયા આશ્રમ ધર્મને ગૌણ બતાવી ને મારા ઈશારો કે છે કે આરસભો ભરતો પૂર્વ જળભી પૂરો યથા ભવ્ય તો એમ કીધું એમ જ ન કહી દે તેમન્યાસ ધર્મમાં પૂરો સાવધાન થઈને વર્ત સંન્યાસ ધર્મ ઈશારો નથી જળભરત ની સ્થિતિનો ઈશારો કર્યો જળભરત જેવી સ્થિતિ કેવી હતી આ તો કવાયત કરે તો હંધાય લાવી દે પણ જરભર જેવી સ્થિતિ એની કવાયત કરવાની છે એવું થવાનું છે ખાલી વેશ ભૂષા બધી હરકી કરી લેજો એવું નથી અથવા પર શત્રુઓનો વિનાશ જે કરે તે પરમ કહેવાય હંસ એટલે વિષ્ણુ તેથી પરમહંસ એટલે અમિત લક્ષ્મી અને અમિત શક્તિ એના ધણી ભગવાન છે એટલે પરમહંસ કહેવાય એમાં ને અમિત ભક્તિ અને અમિત સ્થિતિ એના ધણી જો થાય તો એ પરમ કહેવાય છેડો ન આવવા દેવો પ્રહલાદ જેમ ભક્તિનો છેડો ન આવવા દીધો ધીરજનો છેડો ન આવવા દીધો જડભરતે છેડો ન આવવા દીધો એવી રીતે છેડો છેડો એને મારવા ત્યારથી કે સારું લે મારી નાખે परमंश एट अक्षय सर्वोत्तम लक्ष्मीवाला विष्णु अथवा शत्रुओं विनाश करना विष्णु आम परमंश शब्द परमात्माचकर्थ थे परमंश शब्द विष्णु परमात्मा ने शास्त्र में कहे भगवतादिक में प्रसिद्ध है जम के नमह परमहंसाय पूर्णाय निवृतात्म ने इत्यादिक में प्रसिद्ध है आवा परमश स्वरूप परमात्मा जेना उपास्य होने परमंश कहवाय अथवा एक बीजो अर्थ पन कहे छे के परम सर्वथा प्रधान भूतो हंस विष्णु यशा परमंस परम एट बढ़ी रीते प्रधान भूत हंस एट पर विष्णु जेने प्रधान होने परमंश कहवाय भगवान विष्णु सीवायन बीज बधुँ जैसे गौण हो परमंशो कहवाय હંશ શબ્દ થી ભગવાન વિષ્ણુ ભાગવત માં ઘણા પ્રસંગે વર્ણવ્યા છે નમા પવિત્ર હૃદયરૂપી ઘરમાં રહેનારા હંસ સ્વરૂપ આપને હું પ્રણામ કરું છું તથા ઉપાસતે તપોનિષ્ઠા હંસમમાં મુક્તિ કિલબિશા निष्पाप तपस्वी हंस स्वरूप मरी उपासना करेज रीते साधुओं ने परमहंस समझा जड़ विप्रनु वर्तन श्री भागवत पंचम स्कूल तथापि स्वजनसंगा चुशम उद्वीज मनो भगवत कर्मबंध विध्वंसन श्रवण स्मरण गुण विवरण चरणारविंद युगल मनसा विदधत्त તે જન્મમાં પણ તેઓ પોતાના સગા સંબંધીઓના સંસર્ગથી ખૂબ જ ડરતા હતા ગુણ કીર્તન બધા જ કર્મ નષ્ટ કરી દે છે આવા ભગવાનના બંને ચરણકમળને હૃદયમાં ધારણ કરતા હતા લોક અને શાસ્ત્રમાં પરમંશો બે પ્રકારના પ્રસિદ્ધ છે એક અલિંગ અને બીજો અવધુત અવધૂતલિંગ તેમાં અલિંગ પરમંશો श्री सुखदेव जी वगैरह की मफक लगभग छे। जाबालोपी परम यथाजा धरो द्वंदो, द्वंदो निष्परिग्रह तत्व मार्गे सम्यक संपन्न शुद्ध मानस प्राण काले विमुक्तो भैक्ष आचरन उदरपात्रेण लाभालाभौ सो भूत शून्यगार दु तृणकूटवीव वृक्षमूलकुलालशालाहोत्रन नदीपुलीनगिरी गिरीकुहरकोटर निर्झर स्थिलेशु अतवा प्रमत्त निर्मम शुक्लध्यानपरायण अध्यात्मनिष्ठ અશુભ કર્મ નિર્મૂલન પર જન્મ સમય ના જેવું રૂપ ધારણ કરનારા અર્થાત અલિંગ પરમ સુખદેવજી છે વસ્ત્ર પહેરતા નતો એવું નતું પણ એને ખબર નથી કે વસ્ત્ર છે કે નહીં મારા શરીર માં અને ઓલ બાઈ ટોળવું તો એનાથી હોય ગયા બાઈ મહારાજ કે તમે બધી જેટી ખબર નથી કોણ સ્ત્રી છે કોણ પુરુષ છે એ વાત જન્મ સમયના જેવું રૂપ ધારણ કરનારા અર્થાત તે દિગંબર રહે છે તાડ તડકો સુખ દુઃખ માન અપમાન આદિ દ્વંદોથી પરવર્તે છે કોઈ વસ્તુ રાખતા નથી તત્વરૂપ પરમાત્માને પામવાના મોક્ષ માર્ગમાં સારી સંપન્ન હોય છે તેમનું મન શુદ્ધ હોય છે દેહ નિભાવ માટે પ્રાણ ધારણ કરવા માટે વિહિત સમયે નિર્બંધ રીતે અર્થાત गरेज तेम नहीं। तेम करे छे। ते अर्थात? उदरज पात्र हो संग्रह संग्रह करता भिक्षा मे के न मे तो बने सामान भाव रहे छे। ઉજ્જળ ઘર દેવ મંદિર ઘાસની ઝુંપડી રાફડો ઝાડનું મૂળ કુંભારનું ઘર અગ્નિહોત્રાળા નદીનો કિનારો પહાડમાં કોઈ ઝાડુ ધુઓ કે ગુફા ઝાડનું પોલાણ નિર્જરણા વચ્ચેનો બેકડો એટલે બે નિર્જર હોયનો જે ભાગ હોય ઊંચો બેકડો નથી સતત સાવધાન રહે છે ક્યાય મમત્વ રાખતા નથી નિરંતર વિશુદ્ધ સ્વરૂપ પરમાત્મા ધ્યાન કરે છે અંતરાત્મા તરફ વૃત્તિ રાખે છે અશુભ કર્મોને નિર્મૂળ કરે છે અને મન વચન કર્મનો સંપૂર્ણ ત્યાગ કરવા રૂપી સં છે તે પરમસ કહેવાય છે બીજા અવધૂત લિંગ પરમંશો તો શ્રી ભાગવતાદિકમાં કહેલા પ્રસિદ્ધ જળભરત અને શ્રીદામા સુદામાના જેવા અવધૂત વેશવાળા જાણવા ઋષભદેવ દત્તાત્રેય વગેરે પણ અવધૂત વેશથી ફરતા હતા અવધૂત એટલે લોકોએ તિરસ્કાર કરેલો લોકોનો તિરસ્કાર પાત્ર વેશ જેમ છે અવધૂત પરમંશ નું નામ નથી અવધૂત વેશ વાળા પરમંશો એ તો दरिद्र ब्राह्मणी शरीर उपर जुना, जुना पाना कपड़ा होई। वलकल धारा गोदड़ी धारी हो व्य शरीर मेलू घेलू हो वर्ण आवा वर्णवेलाये श्रीमद भागवत महुद अंत पूर्जनों दृष्ट कृष्ण नाम નામલ કીર્તિના વિસ્મિતો છે કોણ છે આવો કૃષ્ણ છે એ બહુ કૃષ્ણ સભાજીતમ કૃષ્ણ એ બહુમાન કહ્યું શ્રી રામ આ ગયા ને ત્યારે શ્રીરામા તૂટેલી લાકડી હતી ને તૂટેલી પોતળી હતી ચંપલી હાજા નહોતા પાકડી હાજી નહોતી એવા વેશમાં હતા એટલે અવધૂત ભગવાન પુણ્ય કીર્તિ શ્રી કૃષ્ણ ભગવાને અત્યંત પ્રેમથી મારેલા પૂજેલા અવધૂતને દેખીને અંતાપુરની સ્ત્રીઓ પણ વિસ્મિત થઈ ગઈ કે આ અવધૂત ભિક્ષુએ શું પુણ્ય કર્યું હોય તે આવા વચનો ઉપરથી શ્રીદામાનું શ્રી સુદામા નું અવધૂત વેશપણું જાણવું જળભર સુદામા ભાગવત ઉરુમ શિણા દ્વિજાતી રીતે હતો ક્યાંથી અને તેલ નાખેલું એવું લાગે છે ને ખોટામાં ચોટલીમ તેલ નાખે છે અવધુ જ થો ન હોય ૂપ વિતેન ઉરુમ શીણા દ્વિજાતી રીતે ભ્રમબંધુ રીતિ સંજ્ઞા તજ્ઞાવમતો વિચાર તેમની કમરે મેલું દાટ કપડું લપેટ્યું હતું કાળી મસ્ત મેલી જનોય ને લીધે અજ્ઞાની લોકો તેને આ કોઈ બ્રાહ્મણ છે અરે બ્રાહ્મણ બ્રાહ્મણાધમ છે એમ કહીને અપમાનિત કરતા હતા આવી સ્થિતિમાં તેઓ ફરતા હતા દ્વિજર વચ આશ્રિત્ય કસ્તમ નિગૂઢ ચરસી દ્વિજાના બિભરસી સૂત્રમ કતમો અવધૂત અવધૂત એવો શબ્દનો અર્થ કરવા માટે શ્લોક નું તે દ્વિજ શ્રેષ્ઠના વચનો સાંભળીને તમે ગૂઢ રીતે ફરનારા કોણ છો બ્રાહ્મણોનું યજ્ઞોપવિત ધારી રહેલા તમે અવધૂત કોણ છો એમ રવુગણે તેમને પૂછ્યું હતું આ બધા વાક્યોથી એમ જણાય છે કે જળભરતજી જૂના ફાટેલા જેવા વસ્ત્ર પહેરતા હતા જો દિગંબર હોય તો રહુગણ રાજા તેની પાલખી ઉપાડવા લઈ જાય નહીં એટલે એવા નતા દિગંબર નહોતા રાજા હતા ને એટલે ભાગવત તૃતીય સ્કંદમાં પણ કહ્યું છે કે અલક્ષિત શ્વેરવધૂત વેશો વ્રતાની ચેરે હરિતોષણાની વિદુરજી આત્મીયજનો પણ ન જાણે તેવા વલકલાદી પહેરીને અવધૂત વેશમાં ભગવાન પ્રસન્ન થાય તેવા વ્રત કરતા હતા એવો વેશ હતો અવધૂત શબ્દ વ્યાખ્યા શ્રીધર સ્વામી પણ वलकला परमसो अवधूत परम आगवानी हो श्री भागवत खाली वेश अवध तो बानो अवधूत वेश तो स्थिति ढाकवा स्थिति तो अलग है અને મહારાજે જે આજ્ઞા આપી છે એને ઈશારો કર્યો છે એ સ્થિતિ પામવાનો ઈશારો કર્યો છે કે જળભરતના જેવી સ્થિતિ રાખવી અને એને પછી ઢાંકવી વેસથી ઢાંકવી અથવા તો સેવક ચરિત્ર ઢાંકી દેવી અહીં અલંગ અલિંગ પરમંશો અને અવધૂત પરમંશો આ બંનેને ભગવાનની પ્રબળ ઉપાસના હોવી આવશ્યક છે શ્રી ભાગવત માં કહ્યું છે જે તસ્મિન મહામુનિના મનવેષણીય ચરણો ચાલય પરમહંસ નું અપમાન કર્યું ત્યારે ભગવાન એમ હાઈલાય તો ભગવાન હાઈલાયનું વર્ણન વ્યાસ ભગવાન કરે છે પરમહંસિનિના મહામુનિના અનવીય ચરણો ય ચરણો ચલયન સહ શ્રી પરમશ મહામુનિઓ જેને ખોલતા હોવા છતાં પણ જે પ્રાપ્ત થઈ શકતા નથી આવા ચરણ કમળથી ચાલી શ્રી લક્ષ્મીજીની સાથે શ્રી પદ્મનાભવાન વિષ્ણુ પદરાયરા ભક્તિ પરાં પરામંસગતો લભેત પરામંશોની ગતિ આપના સ્વરૂપમાં પરા ભક્તિને પામે ભાગવતપરમંસદ કથા ભગવદભક્ત પરામંશોના પ્રિય ભગવાન વાસુદેવની કથાન કિંવા ભાગવતા ધર્માન પ્રાએ નિતા પ્રિય પરામંસાના તૈયુત પ્રિય વ્યાસ ભગવાન વ્યાસ ભગવાન સંતાપ કરે છે વિચારે છે કે અથવા મેં અત્યાર સુધી ne મેળવી aapnara ભાગવત ધર્મો નિરૂપણ નથી કર્યું પરમંશો છે ઉપાસના ભક્તિયોગની જેમ સ્વધર્મનું પાલન આદિ પણ આવશ્યક છે એમ સમજવું તેમજ મહાભારતમાં મોક્ષ ધર્મ કરવાનો છે એમ સ્વધર્મનું પાલન પણ કરવાનું છે સ્વધર્મ મૂકી દેવા એવું નથી तेज महाभारत में मोक्षधर्म में अवधूते अजगरव्रत ने प्रसंगे कहूं के अचलित रच्युत मरच्युत स्वधर्मा परमीत संवरण परावरग्न अनियतशनासन प्रकृतिया द्रुमनियम व्रत सत्यशयुक्त विगत भयकलोभ मोह व्रतमजगर मजगर शुचि शुचिचरा અવધૂત છે ઈ કોઈ અવધૂત નો સંવાદ છે અવધૂત એવો કે હું આ અગર વ્રત નું આચરણ કરું છું એટલે અજગર વૃત્તિ છતાંય હું ક્યારે ધર્મ ચૂક્યો નથી ભગવાનની સ્મૃતિ ચૂક્યો નથી એવું પોતે પોતાનો વૃતાંત કે છે એના ઉપરથી લેવાનો એમ કે ગમે એવા પારમાંશ હોય તો પણ એમણે મારા હૃદયમાંથી ભય જ્ઞાન હતું કે અગ્રેસર હતા જેવા દેખાવ કરતા પરમાસ નું લક્ષણ અવતું કરી જરૂર એને સલાહ દે ને એટલે જાણીએ કાકા પવિત્ર ભાવથી રહીને આ અજગરોચિત વ્રત નું હું આચરણ કરું છું આવા બે પ્રકારના પરમંશોમાં ભાગવત પરમંશ જળભરતના વર્તનને મારા આશ્રિત સાધુઓએ અનુસરવું आवो उपदेश जड़ भरत नु वर्तन पोता अति प्रियम सूचवे जा स्वामी महाराज